કોણ દોડે શરીર માં ખાઈ ખાધું કીધું હોય શક્તિ હોય તો દોડાય ને કેમ થોડા બઉ ભેગા થયા દાદા અહિયાં આવે તાર ભેગા થયા કેવી આ મહિને ચિંતા વાયદો ના કરાવે લાગે ના પડે આપડા લોકો હતા ચમત્કાર એ આમ કર્યું એ આમ કર્યું ઠાકોરજી આમ કર્યું ઠાકોરજી આમ કર્યું રંગ માં લાવવા પડશે આવું ચાલુ આ ગુલાબ ના ફૂલ આર્ય પ્રધાના અનાડી બનાવી આ લોકો આગેવાને પરિવાર કર્યો ને જીવા દે સમજી જાવ કે હવે અહીંથી હટવા દે લોકોને અનાર્ય અનાર કરે તેનો વાતો અનારી કરતા શું રહે ને અનારી પણ રૂચ્યા નહી સમજણ ના પ્રકાર સમજણ જે સમજણ છે ને આ વ્યવહારિક સમજણ પેલી એ વ્યવહારિક આત્મા છે શું છે આપડે ના પાડા આપડે આવી જગ્યા ઉડી જવું ક્યાં સિંગડા વાળો આવ્યો અજ્ઞાન માં રહેવાથી આ બધી તપસ્યા આ સુધી તપસ્યા થઈ જાય છે નહી બધા સંસારી કરે છે સંસાર માં અનંત આદિ યાદી અનુભવાદી જ્ઞાન પૂર્વક આવે તમને સાથે શું થાય જ્ઞાન પૂર્વક તમને શું થાય કે તપસ્યા ઉપાધિ હતી તપસ્યા ઉપાધિ આ લોકોને પોતાના કલ નું ફળ છે વિષમત થઈ જશો તો જગત આખું વિષમત થઈ જાય જ્ઞાન નઈ ને વિષમત થઈ જાય એટલે હું તો એમાં વધારે બધે એટલે કડવા વિશેષ વિશે આવવાનો રાક્ષસી લગી બધી આવીને બધા હા એ તો કરશે બાર વાગી ગયા છે આપડે બસ માં બધા ગયા છે બાર થયો એક થયો કડકડ બો લાગો એક લાગે ને ભૂખ લાગી સરસ લાગી લાય તો ભલે શું દરેક ના જ્ઞાન જ્ઞાન આપણે કયું જ્ઞાન પૂર્વક આત્માની સાથેની જ વાત છે ને તો જ્ઞાન એટલે આત્માની સાથે જ વાત છે હવે ત્યાં આગળ જ્ઞાન પૂર્વક એટલે શું કે એને કઈ વાંચ્યું હોય કે ત્યાં તપ કરો એટલે ત્યાં આગળ શાંત ભાવે રહો એમ શાંત ભાવે તો થોડોક ઘણો ઘરો લાભ થાય અશાંતિ કરીશું આપડા લોકો નથી શાંત ભ જ ને ગાડીમાં લોકલ પ્લેમાં એની પર કોઈ સોલ્જરી બૂટ પડ્યો તો પ્લીઝ મુદાફર રહેવું પડે છે એ વખતે અનાડી પણ ઉડી ગયું અનાડી પણ ઉડી ગયું લીસ્ટ લીપ એટલે આપડે જાણીએ અનાડી નથી વાત બરોબર છે આ બધી નથી પણ એવી રીતે ઇન્દ્રિય નીજરાષ કરવો કૃષ્ણ ભગવાન કે ઇન્દ્રિય મુદ્દે સ્ક્રીન કરી શકીએ જે આ નીકળ્યા કહેવાય કે જાતે નહી થઈ શકે ગુરુ એવો સારો હોય નથી બની જાય અને હવે એ શું કહેવા માંગે છે કે પણ આ તપસ્ય તો અભ્યાસ થઈ ગયો એટલે આનંદ આવે છે એટલે તપસ્ય પછી ગણાતી નથી નહી અને તપનો જ્ઞાતા રહેતા અને આનંદ તમને ધંધો કરતા કઈ ગમે બોલ્યો એટલે એનું આપડે જ્ઞાન એમનું જ્ઞાન જ્ઞાન આપડી દ્રષ્ટિ આવે આપડે લાલ લાલ લાલ થઈ જાય હિંસક જવાબ આપવા માટે લાલ લાલ લાલ થઈ જાય પણ આ જવાબ આપે એ સંભાવ નિકાલ કરવો છે એટલે લાલ લાલ ને લાલ ને જોયેલ થયું લાલ લાલ લાલ થઈ ગયો પછી ચાલુ પડી જાય કોઈ પણ સહયોગ લાલ નો હોય ઠંડક નો હોય નિયોગી છે બાળુભાઈ એટલે એક વખત લાલ લાલ લાલ લાલ લાલ થઈ જાય એમાં એક પ્રશ્ન છે આપે કયું કે એનો સંભાવ્ય નિકાલ કરવો અને એક વખત આપે નીકળાયું હતું તો આપણું જ પાછું આવ્યું આપડે પાછું કેમ કરવાનું કહ્યું એક એક વાક્ય સમજે આપડે વાંચ્યું છે આપડે શું કરવું નહીં કરવી આપડે શું કરવાનું નાની નાન લીધા પછી ની કે પેલા પછી શું કે જાણીએ છીએ બધું ચોરી કરી જાણીએ પણ અજ્ઞાની તો કરતા કરતા માં માનતો જ હોય અને તે જોવા કરતા કેવાય આ કરતા જેવો ભાવ બતાવે તો પથરો થઈ જાય એવા પ્રકાર નો જીવ થાય કે જેમાં શું કરવું જોઈએ તો આપણે બતાવ્યું એનો એનો આપડે આપડે કેવું કે કરે આ કરે છે આ જ્યારે ત્યારે આ કરવા જેવું છે શું કેવાનું કરવા જેવું છે એટલે આ જે મારી ની વાણી આ લોકો બીજા બધાની વાણી છે ને બોલે છે એવા માટે નથી બોલે આ સાસો એના માટે નથી સાસોવી જાણી રાખો કે આમ કરશો તો દુખાવશે આમ કરશો સુખ આવશે આમ જો એમ જાણી રાખો અને તે પછી શ્રદ્ધા કરવું પડે અને તે આજે જાણ્યું શબ્દો જાણે પ્રસિદ્ધિ બેસી કાયદેસર વર્તન એટલા ના સુમ કે રાખી ના દોસ્ત્ર અને પછી પ્રસિદ્ધિ બેસી શબ્દ ઉપર શબ્દ જ્ઞાન છે ખાલી માર્ગદર્શન તમારે જાણીએ તાવ માપવાનું ધર્મમીટર હોય પણ કઈ આપણે ધર્મમીટર તાવ દેખાડતું હોય ના હોય શબ્દ થી જે જાણવામાં આવ્યું પછી પછી અલગ અને એમાં આપણે કોઈ જગ્યાએ ક્રિયા કરવાની રહેશે समझ विचारी प्रसिद्ध મનુષ્ય પ્રતિ તો એને કર્યું કે છે કે મુખ્ય પ્રતિ છે મુખ્ય પ્રતિ છે તો અનુભવમાં સહેજે આવે સહેજે આવે એટલે આ છોગરો છોગો એક છોગરો જતે બગડી ગયો છે આપણે ગેરા આવે છે તેના ગબડ કાઢી લે છે એટલે ગેર જતી ફેદી બાડું હોય તો બીતાન દવાની મુશ્કેલી ટકે હા એવો બને ને બને કાઢી લેતે છો જતે ઘરે ગેરાય ની તના છોગરા કાઢી લે બોલે ને મહેમાન આવવાના કે સામે તાક લે પાછો દેવા કાઢી લે કાઢી લે હવે આ છોગરાને કેતે સાચી પ્રસિદ્ધિ બેઠો ની જરૂર નથી આપડા અને પછી ધન થતો નથી વાત કરવી જોઈએ કે એની પ્રતીતિ તેની ખોટી છે એવું ખાતરી જાય કે આ ચોરી કરી ગુનો છે મોટો છે એ ખાતરી છે જાય અને પછી છે ધીમે ધીમે તેને સાચી પ્રતીથી દે છે પણ એક વખત આ ગુનો કરવો એ ખોટું છે આ તો કેવું ક્યાં છે કે તમે એપલ્સ બનાવેલા બનતો નથી કઈ જતા એનું જાગી એપલ નું ઝાડ આપડે રોપીએ અને તે એપલ આપે આ તમે કરી ના લાવવાનું ઝાડ આપણે રોકીએ છોકરા ની ચોરી દર્શાવવા માટે લોકો શું કહે છે પછી અહંકાર નો એક ગુણ છે કે અહંકાર પહેલા મારે બીજી કોઈ પણ બંધ થઈ જાય છે કાર્ય કાર્ય થતું બંધ થાય છે પ્રસિદ્ધિ બધી લઈ નથી ક્યારે હરકી મુદ્દે છે મેં આવી કોઈ ચાલુ નથી કરી રહીને સુરણ દેહાડી હાથ પેરી ને પછી વાતચીત કરીને પછી આવી કાયદાઓ જાણો છે ને પ્રતિધામ શબ્દ બોલો શબ્દ બધું ન પીતી પડી હવે આ તમને અનુભવ કર્યા છે ને એવો જ તમે આવશે બધા જગત ના માટે આ જ રીત છે પણ લોકો ના સમજ છે એક જ્ઞાન સાથે જ્ઞાન આવરેલું જ્ઞાન છે એની પાસે બે દેદીઓ હોય જુએ એટલે આવડી જાય એમનામાં આવરેલું જ્ઞાન આવડી જાય જોવાથી આવડી જાય એમનામાં આવરેલું જ્ઞાન બરોબર અને બોલવું એ બઉ ખુટું છે આ તો એટલી એને જે યાલ થઈ ગયો પછી બોલે પછી પ્રકૃતિ બોલે જે નહી બોલતો એટલે મારું ક્યાં તો સુધરે માં આમ આખી કપડા ને પેટ ધોધો કરી હતી સુધરે નઈ આમાં કપડા ને પેટ ધોધો ધોધી નું કપડા હોય ને એમ કરે આવી બધી ભૂલો નીકળી જવાની છે જોકે આ બધી ભૂલો નીકળી જશે આ બધા બેસી ગયા પરાધીનભાઈ છોકરા બગડી ગયા સુધારજો એક માણસ આડાવરી કરતા હોય સુધારે તો ઘણી શું પાક્યા કેવા પાક્યા એવું કઈ શું પાકી જાય શું કેવાય થઈ જાય હા હું બધું પકડું એમાં કોઈ કઈ એવું પાકી જાય શું કેવાય અમેરિકા જાય દાદા આપણા આપડા દુકાક માટે ઠંડેક માંથી જ અત્યાર સુધીમાં અને કાગરો આવશે આપડે કરી અહિયા આવો હાલ પામે પામે જે જગ્યાએ બેઠા છે ને ત્યાં જ સારું અશાંતિ ઉભી થઈ જાય બાળા મળ્યા છે બાળા ને એનો જે પડ્યા છે બાળા હોય તો જરા ગયો એટલે પછી કાર્ય કરીને ક્રમિક થઈ જશે હા એ છતાં પછી દાદા વરસાદ ને એટલે એમાંથી ક્રમિક વિકટ છે અમર જેટલા ફાયદા અમર લાખેલા કેમ્બર હોય ત્યારે પચીસ પચીસ લાખ થાય મંજુબેન એમ કે છે કે દાદા એ જે આ જ્ઞાન આપ્યું એને આપડે આક્રમ જ્ઞાન કહીએ છીએ અને પછી પછી આપડે પાંચ આગના પાંચ આગના જે રહેવાનું છે એ તો ક્રમિક જ છે ને એ ક્યાં આક્રમ પ્રશ્ન છે વાયરસ પણ એ ક્રમિક માં આવ્યું ને ક્રમ છે ને સાથે બરોબર પણ આપડે કોઈ પણ ક્રિયા ક્રમ માં કરીએ છીએ મૂળ વસ્તુ શું હશે સાચવવા માટે ભણતગર છે એમાં કારણ રસ્તો જ મૂકેલો છે આપડે હવે પેલું શું છે એ મન માણસ થાય નઈ ત્યાં સુધી ગમીક માર્ગ ચાલે ગ્રમિક માર્ગ માં આજે આપડે સાધુ આચાર્ય મારા જરૂર ખરી આપની વાત બરાબર છે એટલા માટે ચાલુ જાય ભેગો થયો મારે શું થાય છે આમ લડવાની શરૂઆત કરીએ તો એ ભાઈ થઈ ઉપર અને પોતાના મન જોડે સંજો ભલે એકાત્ કરવા દઈએ તો આખા ભાવ હું સંભાષ મારી પેટી ના તારી પેટી મારી તારી રેતા એવું ના બોલે આ આપડી આપડી આપડી કોઈ કેતું હશે પણ બહુ ધા એમ નહીં કરે લોકમાં થઈ ગયા વાત મારા બાપર લઈ ગયો બીજું પડી હોય મારા હોય ને પણ મારી પોલી કહ્યું ને આય દાવ માય ગોલ માય ની ગોલ ગય છે માય માય રાખો તો ગોલ થઉસ બે બન છે ને માય રાખો અને ગોલ થાય બસ કાંધી થી મિત્ર ને આટકી જાતી છે કે મન કે કે કોણ બોલતા ઈતો હોય લે પોતે આઘાત થઈ ગયો હા એ પણ એટલું મન ને વિચાર થી પરિ અને ગરમ થયા કરે એ મન ખાલી જવાનું શું થવાનું આ વિચારો જે આવે છે એ ખાલી થાય છે એ ખાલી થતા આવે છે નવું પુરણ આપડે બંધ કર્યું બરોબર खाली कर मंजूब नो प्रश्न आ ज्ञान एवं परिणाम विचार सुन्य બધા એ નક્કી કર્યું કે પેલા લોકો તપ ને ત્યાગમાં એટલું બધું અભિપ્રાય હોય બંગે જ્ઞાન કોઈ નથી આત્મજ્ઞાન છે એ વસ્તુ નથી અને અધ અડધી મુસાફરી લઈ કરવા. મન કેવાય ના કેવાય જુ મારાય તો જગ્યાએ ઉડું કરી થઈ જતા હશે પોતાને પોતાને ઠંડક હોય તો બેઠા હોય ખાતાવરણ નો નિયમ એવો છે કે જો મારું મન સ્થિર હોય લોકો નથી દાદા એ બને કેવી રીતે કારણ કે જો ચાર્જ થયેલું છે ડિસ્ચાર્જ થયા કરવાનું હોય તો ભરેલું જોવાય એને અટકાવી દીધું છે એમને જ્ઞાન આવું થયું પ્રગટ થયું લોકો આ રીતે મનુષ્ય એ છે ને જે બાજુ જ્ઞાન મળ્યું જ્ઞાન જે બાજુ લઈ જાય તે બાજુ જૂનું જૂનું તું કે લઈ જાય હંકારી કરવાનું હંકારી કરવાનું હિમતભાઈ કે છે કે મન ની એવી સ્થિતિ ની શક્યતા ખરી એમ થઈ શકે ખરું આવે આપની આપણી જે અક્રમ વિજ્ઞાન ની જે રીતે તો આ વાત સમજાય એવી નથી સર થાય જ નહી એવું તો મૌન થઈ શકે એમ છે મૌન એટલે વિચાર મનમાં શબ્દ ના આવું કહ્યું મૌન થઈ શકે નિર્વિચાર થઈ શકે બધું થઈ શકે અંક આપી જ થાય તો બધી નો આપડે અહંકાર તો રહ્યો જ ને અહંકાર એ તો જે રસ્તે હવે જવા નહીં કરવા જેવું જવા જ્યાં જ્યાં જ્યાં જ્યાં જે હોય ને તે કરવું જોઈએ વિચારો નથી આત્મા શોધવાનો મને દાદા એ સમજે છે કે આપ જે કેવા માંગો છો એમાં ઉપમ થાય કે જિંદગી એમ કે છે કે આપ જે કહો છો પેલા માં જે પરિણામ આવે છે આત્મજ્ઞાન થાય એમાં રખડી માર્યો કે ભાઈ પણ ના ઉપમ છે એટલે ફરી આત્મજ્ઞાન થાય પણ એમ દુઃખ વધારે પડશે એટલે પાછો આ તો ઘણું ઘણું લાંબુ લાંબુ ચાલવું પડેલો આપે શબ્દ વાપરો આપે શબ્દો તો ભારેલો હા પરિણામ તો અપડા આવે ને છેવટે આ રસ્તો એક જ છે કે આત્મ જ્ઞાન છે બધી વાતો ખોટી છે એ મૂળભૂત વાત છે અને આત્મ ને અંગે સાધન જોઈએ વચ્ચે આનંદ મેળવવા માટે આવો રસ્તો ખરીએ રસ્તો નથી भूतका मन ना चलया जाए तो पची परिस्थिति आपने समझाए पी जे रियालिटी है, है। समझाए આ ને આપણે રિલીફ જોવા માટે છે બરોબર કાયમ એ માટે મૌન દેવાનું નથી એ ડેવલપર ટકી જાય ડેવલપર ટકે રાણી આ વિચાર જોટકી જાય તો ડેવલપર કી જાય મ વાણીટકી જાય ડેવલપર થઈ જાય ડેવલપર ધધુ ધધુ ધધુ જારે મેરેજ એની મેરે આ બધી વસ્તુઓ બની જશે એટલે એ તો તીર્થંકર શું ગયો ય મન મન લઈ કે રાણી કે જરૂરથી મન વાશ કરવાય જરૂર છે મન વાશ કરવાય જરૂર છે અચ્છા મન વાશ કેવી રીતે થાય મન વાશ આ પાણી હોય આપડે પાણી અહીંથી હું રેડું તો એ રીતે જ્ઞાને કરીને બંધાય કરીને બંધાય પાણી વાસણ થી કરીને બંધાય ને એટલે આ જ્ઞાને જ્ઞાન માં મનમાં જે આવે તમે જ્ઞાતા દસતા મન મન રસી ભાઈ નું તમારે રસી જોવાનું શું આવે નહી ખરાબ વિચારો ને સારા વિચારો બંને ને તમે જોઈ શકો એટલે વસ્ત થયું કેવાય એટલે મન વસ્ત કરવાની જરૂર છે મન વસ્ત થયું એટલે લય તો થઈ જવાનું છે ખાલી જ થઈ રહ્યું છે મજા પડે ને એમાં પછી ટૂંકુ જ મૂકી લોકો નહી શાંતિ રહેતા નથી દાદા એ એ ફાયદો કરતો નથી એમાંથી કઈ પામી શકાતું નથી તો પછી કેમ કાયદો પેલો મૂળ રસ્તો મૂકીને આ રસ્તો જે પ્રાપ્ત થઈ જશે હા પણ આમાં પ્રાપ્ત કેવી થાય થાય જ નહીં પણ આવું લોકો એવું લોકો મારી રહ્યા બધા હિમાલય કોને પૂછીને ગયા બધા હા પણ મૂળ રસ્તો તો જાણતા હશે કે ભાઈ આત્મા કેમ પ્રાપ્ત કરવું રસ્તો કોઈ પાસે છે નહીં તમે રસી કોઈને ગારો પડતા હોય અને તમે એને પોતાની ગુનો ના ગણો એવું લખેલું હોય ગુનો હોય કાતો પછી લખેલું હોય ગાળો બનાય નઈ થઈ ગયું